કયા પેલા પુરુષાર્થના પરિણામ ને લીધે ભેદ જાળવા એનો ભેદ શી રીતે આ બધી ભ્રમણા ઉભી થઈ ગઈ એ સિવાય ગયો આગ પ્રાર વહેલો ગયો પ્રાર્થ ને ભેદ માણસ ને અહી જન્મે છે ત્યારથી મરતા સુધી ખાલી પ્રારબ્ધ જ વેસે પ્રારંભ પુરસાદ ક્યારે થાય તરું બે જાત ના એક પ્રારૂધમાંથી પ્રારૃતમાંથી ઉત્પન્ન થતો પુરસ્કાર પ્રારૂપમાંથી ઉત્પન્ન થતો પ્રારૃતમાંથી બીજ પડે અને બીજ પડે તેનાથી ઉત્પન્ન થતો પુરસ્કાર અને એક છે તે પુરુષ થયા પછીનો પુરસ્થ એટલે મેં જ્ઞાન તમને આપ્યું કે પ્રકૃતિ તમે જુદા પડ્યા શુદ્ધાર્થમાં એટલે પુરુષ છે ત્યાર પછી પુરસ્થ તે ખરો પુરસાદ આ અને પેલો પુરુષાર્થ તો ખરો ખોટું ના કહેવાય જો પણ તે આ લોકો જે માણસે એને નથી આ લોકો માણસે કોઈ માણસ આવતો નથી પુરુ એ શું કહેવા માંગે છે કે આ જે ચાલી રહ્યું છે આ જે બધી ક્રિયા ચાલી રહી છે એ ક્રિયા બધી માત્ર હવે આ પ્રારંભ નો તને જે થાય છે કે મેં આને દાન આપ્યું તે આપવા જેવું જ હતું શું મારે દાન આપવાની બહુ ભાવના હતી ને મેં દાન આપ્યું છે આ દાન આપ્યું એ બધું પ્રારંભ કરાય ભાવના હતી ભાવના હતી એ પુરુષ કોક શું દબાણ ને લીધે અંગતી ભાવનાથી આપું કોઈ છે ત્યાં થી આપે કોઈ ફરજીયાત ગાળો ભળી ભળીને આપે એ મને ખરું બોલનાર માણસ ની કેવી અસર છે સમય પુરસાદ મળશે આખી આખું કે આપણે અંગ્રેજીમાં કેવાય છે ને એ મેસા બીજું પુરસ્થાદુર પુરસ્ત એવું હોય પુરચાર પ્રારબ્ધ અનુસાર એને સુખ દુઃખ જે આવવાનું છે એ તો નિશ્ચિત છે માણસ કશું જ ના કરે માલ નથી એ બધી તો પછી શું કરવાનું પૂછા પૂછા છે એટલે શું પ્રારબ્ધ રહે પ્રારબ્ધ રહે કયા ભાવે ભોગવે છે એ ભાવ ઉપર પૂછતા છે બઉ ઘી વાત છે તો મોટા મોટા દાન આપે તેમાં હારું કર્યું મેં ના બોલે અને આ ખોટું કર્યું એવું ના બોલે એટલે માટે આપડે શું કરીએ સંભાવ નિકાલ કે ફરી પૂછા જ ફરી આપડે યોજના ઘડાય નઈ સમજવું પડે ને એટલે આ જ યોજના યોજના જ કરે છે ભાઈ બે ભાઈ જમીન પર રહેતા હોય એક ભાઈ સાથે પોતાને તો કોઈ આવે તેને હેલ્પ કર્યો હોય અને બીજો ભાઈ સાથે કપાસ ચોરાવડાવે કોપાસ ચોર્યો જે કપાસ ચોરી લાયા એ પ્રારંભ છે પ્રારંભ એ ચોરી કરવા વિચાર આવે તો જ પ્રાર્થ ચોરી લાયા તે પ્રારંભ સાંભળે પણ જે ચોરી લાવ્યા પે વખતે મનમાં એમ થાય કે બધા આમાં ખોટું કામ હું ક્યાં કરું છું સારું બંધ અને ચોરી નથી લાવતો સારા મનમાં એમ થાય એ સારું બધા ચોરી લાવે હું એક બાજુ કહી દઉં છું પેલા કર્મ સારો ને એટલે પેલા ચોરી કરાય નહીં નહીં પણ મનમાં ભાવ કાંઈ ચોરી કરવા જેવી હતી તે પછી આપણે શું કહ્યું આ બહુ ઝીણી વાત થયા તો તમારે હું વિચારતો હતો કે આવી કોઈ વાત પૂછનારું કેમ મળતો નથી મને મને સમજાવે તમે હું એક વ્યવસ્થિત એટલું જાગતો નથી એવું માનતો હતો દરેક ક્રિયા કરતી તમે ક્યારે પૂછાત માણસ હું એમ એ સમજો છું કે હમણાં જેમ આપને કહ્યું ને કે પ્રારબ્ધ અનુસાર માણસ કશું કરવાનું રહેતું નથી એ તો નિશ્ચિત છે સુખ કે દુઃખ જે આવવાનું છે આવે છે પકડાય છે તો એને ડબલ ચાર્જ કરે છે બરાબર હવે એ એનું ખોટું કર્મ તો ખરું ને ખોટું કર્મ ખરું ને પૈસા પાસે ના આવે તો એને જેલમાં મોકલે હવે એ વસ્તુ પુરુષાર્થ પરિણામ રહેવું પછી પ્રારંભ નો પ્રારંભ વગર બેઠો સામા બેઠો વગર જે ખોટું કર્યું પ્રાર્થના ખોટું કરી દે ને એ પેલો શું કરતા થતી નથી ભગવાન કઈ બતાવો તો ભગવાન કઈ શું બતાવ્યું ઘીની વાત પૂછવા માંગો જીવા એ તો પુરસાક કરે ના કરે એ તો આવવાનું જ છે એના માટે પુરસ્થ કરવાની જરૂર આ કઈ મોટી બાબતો છે એ ઉઘારી દેખાય છે કે જન્મ લગ્ન અને મૃત્યુ એ તેને પ્રારબ્ધ ખુલ્લું દેખાયું છે બુદ્ધિ થાય સમજાયું છે તો બીજી બધી જુદી બાબત શું સમજાય છે તેથી હું આખે બાજે કહું છું કે ફરજીયાત છે આખું આખું જાય ફરજીયાત અને ફરજીયાત હોય ને તો જ છે તે આ ગ્રહો પરથી જોવાય કે ભાઈ હા પચાસ આવું કરશે પંચાસ આવું કરશે સમજાય છે એ સમજાય છે પણ પેલા સવાલમાં જરા મુશ્કેલ પડે માણસે બીજા ને માણસે દસ પંદર હાજર હોય માની પ્રો નોટ લીધી પ્રો નોટ લીધી ત્રણ વર્ષ વીતી ગયા કાયદેસર રહ્યું નહી છતાં પણ બીજા સરકમસ્ટન્શિયલ એવિડન્સ બીજા પુરાવા અમુક એવા છે પેલા પૈસા મળે પણ કેટલા વાસ્તે પેલો આમ સીધી રીતે માનતો નથી કાગળ લખ્યો હોય એ હોય એનો હા બીજા પુરાવા ના કરે એને મળ્યું પણ જે આ બે વર્ષ જે રખડપટ્ટી થઈ એનો પુરુષાર્થ કહો કે પ્રારબ્ધ કહો શું કેવું એનું એ માણસ આવ્યો અને એને કહ્યું રૂપિયા ની વાત અરે તમે જે અપાવડા છે એ પ્રાયો તો કામ કરી રહ્યો છે પ્રાયો તો તમને ત્યાં મારી આવે છે પણ આ જન્મ એ પરિણામ નહીં એનું કોઝ ઓફેડ ઉપસ્થિત થયું આ જગત ના લોકો ભ્રાંતિ કર્મ માન્યું હા એનું ફળ બહુ ખૂબ જ છે તે ક્રોધ કરેલો ત્યારે ફળ આ બહુ જ જાય કેવું આ બહુ એટલે આ જે કેટલાક આ બધા એના જેમ રગત નો કર્મ છે ને એ કર્મ નું ફળ મળી જાય તો મેં કર્મ કર્યું પેલા પંદર હજાર આપ્યા એ કર્મ કર્યું ને હા એ કરવું કર્યું તો એનો અર્થ એવો થયો કે મારે પાછળ ચાર વર્ષ ક્વારુમ માં અથવા પડ્યું એ કર્મ પરિણામ ને હા તો પછી એનો અર્થ એવો કે મારે કરવું નતું જોયતું હા એનો અર્થ એવો ને કે મારે કરવું નતું જોયતું હા એ બધી જ્ઞાન થયા બને કરવું જોઈતું નથી કરવું જોઈતું નતું પહેલા વાત કે છે ને આપડે હાથમાં સત્તા નહીં ને